સ્વામિનારાય રે સ્વામીએ વાત કરી જે જેમ છે એમ કહીએ તો ઘેર કોઈ જઈ શકે નહીં ને ઘેર જાય તો ત્યાં રહેવાય નહીં એમ કહીને બોલ્યા જે તાજી તીક્ષ્ણધાર અડતામાં અડગું કરે લેશ ન રહે સંસાર વજ્ર લાગ્યા કોઈ વીરના સ્વામિનારાએ સ્વામીએ વાત કરી જે રાજાને પાણી ન પું તો પણ સંકલ્પ કર્યો હતો તેથી ગામ આપ્યું તે જીવ પોતાના સ્વભાવ મૂકતા નથી તેમ ભગવાન પણ પોતાનો સ્વભાવ મોક્ષ કરવાનો તે મૂકતા નથી સ્વામિનારાય સ્વામીએ વાત કરી જે માની હોય તેને માન આપીને જીતવો ગરબી હોય તેની આગળ દિન થઈને જીતવો લોભી હોય તેને પદાર્થ આપીને જીતવો ને ગરીબને દબાવીને જીતવો એમ કેટલી જ્ઞાનકળા શીખવી સ્વામિનારાય સ્વામીએ વાત કરી જે દિવ્યભાવને મનુષ્યભાવ એ બેને એક સમજે તે માયાને તરી રહ્યો છે ને એ જ માયા છે તે જાણવી ને એમ ન જાણે તો પ્રથમ પ્રતાપ દેખાડે ત્યારે આનંદ થાય ને રૂવે ત્યારે મૂંઝવણ થાય ને દિવ્યભાવ મનુષ્યભાવ એક સમજે તેને કયું સાધન કરવાનું બાકી છે કાંઈ પણ નથી સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે વણથરીમાં વાત કરી જે આ વણથળી ગામ કોઈકને આપે તો તે ગાંડો થઈ જાય ને વળી વડોદરો આપે તો વાત જ શીખેવી ને આપણને તો કરોડ કરોડ વડોદરા મળ્યા છે તે એમ પણ કહેવાય નહીં ને હવે તો દેહ રહે ત્યાં સુધી બાજરો ખાવો ને પ્રભુ ભજવા ને રોટલા તો ભગવાનને દેવા છે ને સાધુને દેવા છે તે આપશે ને દેહ પડશે કે ભગવાન પાસે જઈને બેસવું છે તે જેમ અંગરખું ઉતારી મૂકે તેમ દેહ પડ્યું રહેશે એમ વાત કરી સ્વામિનારાય રે સ્વામીએ વાત કરી જેમ ગૃહસ્થ પોતાની માં, બેન, દીકરીને ઉઘાડા દેખે તો અવળું જોઈ જાય પણ સામું ન જુએ તેમ ભગવાન પણ પોતાના આશ્રિતના દોષ સામૂહ જોતા નથી સ્વામિનારાય રે સ્વામીએ વાત કરી જે આ પૃથ્વીના સર્વ જીવ પ્રાણી માત્ર રાજા પ્રજા આદિક છે પણ જો ઇન્દ્ર વરસાદ ન વરસાવે તો સર્વ મરી જાય ને તે ઇન્દ્ર છે તે બ્રહ્મા વિષ્ણુ ને શિવ આગળ ગણતીમાં નથી અને સર્વે વૈરાટની આગળ ગણતીમાં નથી અને તે વૈરાટ પ્રધાન પુરુષની આગળ ગણતીમાં નથી ને સર્વે અક્ષરની આગળ ગણતીમાં નથી અને તે અક્ષરથી પર એવા જે પુરુષોત્તમ તે આજે આપણને સાક્ષાત મળ્યા છે માટે તેનું બળ રાખવું સ્વામિનારાય સ્વામીએ વાત કરી છે મોટા સાધુના સમાગમથી વિષયની વાસના ટળી ગઈ છે તો પણ ન ટળ્યા જેવું જણાય છે તેનું કારણ એ છે જેમ તરવારમાં મર્યા લાગ્યા હોય તે સરાણે ચડાવવાથી મટી જાય પણ બહુ કાટ લાગીને માઈ ઉતરી ગયા હોય તો તે મટે નહીં ને તે તો તરવાર ગાળીને ફરીથી ઘડે ત્યારે મટે તેમ આ દેહ મૂકીને ભ્રમરૂપ થશે એટલે સર્વે વાસના ટળી જશે સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી જે આ સાધુ તો ભગવાનના હજુરના રહેનારા છે ને પળ માત્ર છેટે રહે નથી અને છેટે રહે છે તે કોઈ જીવના કલ્યાણને અર્થે છે અને આ સમયે એક વાત થાય છે તેવી વાત બીજા જન્માંતરમાં પણ કરી શકે નહીં ને તે કરતાં પણ આવડે નહીં ને જન્મારો અભ્યાસ કરે તો પણ એવી વાત શીખાય નહીં સ્વામી સ્વામિનારાયરે સ્વામીએ વાત કરી જે ભગવાનનું ને આ સાધુનું જ્ઞાન જેને થયું છે તેને કાઈ કરવું રહ્યું નથી તે તો અહીં છે તો પણ અક્ષરધામમાં જ બેઠો છે માટે પાંચ માળા વધુ ઓછી ફરશે તેની ચિંતા નથી તે તો સામર્થ્ય પ્રમાણે વર્તું પણ ભગવાન ને આ સાધુ એ બેને જીવમાં રાખવા ને આપણે સાધનને બળે મોટાઈ નથી આપણે તો ઉપાસ નાના મોટાઈ છે